તારે દાર્યું ગણી નું થાય ને જ દારૂ ની ધણી થાકી ગયા બંધાયા છે ધણી બંધાયા છે પણ બંધાયું ઉત્તર બંધાયું નથી તમને જંગના મળે તમેન્ટ સમજી જાવ એટલા માટે તમને બહુ શું આગળ ચતુરામ બોલ હે જગતરામ બુલ આપણું ધારી થતું હોય અને મારા કેવો વેપાર કરજો અમારે ભાગીદારી કે આમાંથી લાખે રૂપિયા મળેલા છે એટલે હું નક્કી કરું કે ટેન થાવી તમે ત્રણ લાખ હાલ ભાગી હજાર 20000 અxffari વા સંજાયા હા જો ઓતે તો પોટી ઘરે દે દાદાને દવા ખાય છે તના ખાઈબો દાદા બુગલને ખાઈ પડે ને દાદા ના હે નહીં પણ માતા ઘરે દેવા છે આગલી દેવાઈતી કિકેટ દવાઈ કોઈ નહી આ બધી દવા બુગલ ખાવું ને ને કોઈ બાર રુદુલા થાય આબુ દેતી આપતા લોકો આપડું તો હું એકલો જ ચાલો આવ્યો છે બિલકુલ નહી આગળ જ નહી રાખું તમને ખબર છે તમને કઈ બધા કેમ છે બધા કેટલાક લોકો એમ કે રંગ લાગી ગયો છે આચાર બદલી શકાય આચાર કોના તાબા માં છે કોના તાબા થી આચાર થાય છે કોના હુકમ થી કોણ કરનાર તું કોણ કારણ કે ખબર છે તારે બદલ ગયા મને બીજી છોડી નઈ કે આપડે હમી ગયા જે વાંધા બરોબર ને તા તે વાંધા એવાને નથી ભગવાન ભગવાન થી ત્રીસ હજાર આવું એક વખત પહેરો ભાગી ગયો પરમાયન પછી કાઢવા ફરેશું છું પરમાન હું તો બીડી પીતો હતો પણ કોઈ દાદા હોય ને હું જાણું છું ઉપરા ઉપરાજ આવી છે રૂપડ મારી આટલી ઉપરાણો ચા પીએ છે ચા ચાનો ચા પી દર કરે ઉપરાળો ના થયો કાય ના થયો નઈ હા કાય બને અમારું ના બોલાવે નથી એક છોકરા એના એના કોલેજ માં કઈ બીજા છોકરા બહુ મોટું નુકસાન કર્યું છે કરનાર ખુબ કહ્યું કહ્યું એટલે એને પક્ષાચાર થયા મળે એનો ભાઈ મોટો હતો ને પેલા જવું જ પડશે ને સમાજ જોવું પડશે પેલા રિચાર્જ કરું પ્રાણલાલ સારો ખોરાક મર્યાદિત ખોરાક એવું હોય એવું ઈચ્છે છે તો એ ઉપરાણું એવું કેવાય અભિપ્રાય છે કે ઉપરાણું કેવાય સારો ખોરાક પ્રમાણસર ખોરાક કઈ ના કેવાય સાચું શું કે કારણ કે ભગવાન ના આગામ પ્લસ આ જગન્ના લોકો આગામ આપડે આટલી આટલા અત્યારે મૂકી ગયા અને માતા જે થાય હા એમાં આપડે છે ચોપડી વાંચવાથી અજાગ્રત થી હોય એમ કેમ કેવી શકાય ચોપડી વાંચવાથી है, जागृतिम कही सकते दादा समझे बताइए फाइल तरीके बराबर तरीके ब वाचना प्राणलाल प्राणलाल बर वाँचे बर कि नहीं, नहीं बरबर वाँचे कि नहीं શું હવે એવું નથી આડે અને ભગવાન વિજ્ઞાન દાદા અથેળીમાં આવી ગયું છે એટલે શું હથેળીમાં આવી ગયું છે એટલે શું ફરી કેવું ને આટલો લઈ જાય આ વાત તો આપણી વ્યવહાર થી પણ સમજાય આવી છે પેલા રેડિયો સાંભળવો હોય તો મોટી કેબિનેટ હોતી અને આજે રેડિયો સાંભળવો હોય તો આટલો હોય છે આખો બધું બધા બધા આપડે જગ્યાએ બેઠા છે ને એ બેઠા ની બહુ મંગ થાય અગિયાર થાય ઉઠાર હતી હવે જયારે ઉઠાવ બાર વાગ્યા ઉઠાર આપડે કેવું ના પડે કેવાનું અને જો સંજોગો પોતાને કાઢવા પડતા હોત તો એ દિવસ કરી દે તેમ હોય કે ચાલી જાય એ જ કાળા વાળા કરે શું જરૂર આવે છે જોવાનું એની બે જતું રહેવાનું છે આવે છે જોવાનું બાકી કેવાની શું જરૂર કે શું કામ હતું પૂરો થયો પ્રભાવ કરેલું સહયોગો ભાઈ આવ્યા મારા ગુરારે આવે आत्मा प्रभाव कर सकते हू चंद्र है, छू पर भाव न करता है, है, करता करता ये શુદ્ધાત્મા પોતાના ઘરની બહાર આત્મા કોઈ પણ વસ્તુ પોતાના ધર્મી બહાર પછી કોઈ પણ વસ્તુ પોતાના ધર્મ ની જતી જઈ શકી ભાવ તમને શું લાગે છે અને પછી સાધી અનંતા છે કે દત્તસુ સુખમ કે જે આ ભોંગા પર છે સિદ્ધાંતિક સાધીયા છે સાબળો પાછો પણ આવડે જ ના અને ભોંગા પરથી આવડે જ છે તે વિત્રાગોને દમિત કે એક એક સબળો હર થઈ જાય એટલામાં જે સાધી અનადი ધામ સાધીતા અનადი સાધી ધામ મેન્ટ એ ફૂલ ગવર્મેન્ટ એ ફૂલ ગવર્મેન્ટ અને दादा तो बहुत सरल हाजर वेरिका आप कहू बार अब पूछी लगे बीजे बात पूछवाक भावरेक પોતાની સાથે નિરંતર રહેનારા ગુ આત્માના જે પોતાના ગુણો છે જે અન્વય છે તે નિરંતર સાથે રહેનારાગના જે ગુણો છે તે નિરંતર સાથે રહેનારા એટલે આ સહયોગ જે ભેગો થયો છે તેવા મતલબ ઉત્પન્ન થાય છે તે નથી પૂજગલ ભાવિરેક ભાવિરેકાવી જુ ક્રોધ મા એ અહંકાર થઈ જાય છે ક્યાં બરા છું હું શું કરું હું ફાવતો હશે રાતે નીકળે કે આપડે સૂર્યને પૂછીએ સારો કોઈ ગુનો લોખંડ અને દરિયાનો દાખલો આપવો એટલે બરોબર સમજાશે હા અને લોખંડ અરે આ દરિયા કિનારે ત્યાં આગળ આપણે બંગલો હોય બંગલા આજુબાજુ ભાઈએ પણ એ લોખંડ ઘર કર્યા પછી જઈએ જેવું નાખ્યું એવું ના દેખાય ત્યાં આપડે પેલા ભૈયા ને વધીએ લોખંડ ક્યાં લગાવ્યું આવું હતું લોખંડ दरिया तेरह लोग बगा तो बगाड़ता हो तो घर भी आरोप તારે કોઈ દરિયા નહીં પગાર દરિયાનું કોઈ પકડતું પગડે જો એ બગાડનાર બધા એટલે સમજાય છે કે ઉપર ઉપર જુણ આટતા બધું ગોખી ગોખીને મોઢે કરેલું પણ સમજ કઈ પડે મોઢે અનુ ગુણ અનય ગુણવાય ગુણ એટલે શું એનો વિરોધી કર્યો ગુણ કેવાય એટલે અહંકાર એમ જ ઉભો થઈ ગયો છે આ જગત જ આખું એમાંથી ઉભું થયું છે ને પોતાના નિરંતર કાયમ સાથે ગુણ વગર રસ્તુ જ ના હોય ગુણ પોતાના ગુણો સિવાય કેવાય ધર્મ ગુણ પર્યાયુ દરેક ગુણ વ્યતિરેક ગુણ એક આત્માના આત્મા આ બધું પૂતગલ એ બંને પોતપોતાના ગુણો સાચવે અને છતાં વ્યતિરેક ગુણ થાય વચ્ચમાં બંદરના સંયોગ ઉપરથી નજીક આવવાથી તો વ્યતિરેક ગુણના પોતાના પોતાના ગુણ હે ને વ્યતિરેક પોત પોતાના ગુણ આ બાજુ રહ્યા પેલા भगवान जो है दिखाई पत्थर भला જે દાદા ની વાત બધા જે જ્ઞાન ભૂલી જવાય અત્યારે મને કશું યાદ નથી આટલા બધું ભણ્યા જે કઈ કરી શક્ય ધંધા ની કઈ યાદ નથી મને થોડા વિચાર કરી પછી મેં કહ્યું શબ્દ કેવો સ્ટોન બોલે છે હું એટલું આપણું ઘડી કરે ને આગે જાય જેથી તો આપ મે समझाएँ आपे कृपात कर अनुभवी शक्ति शक्ति नो अखूट भंडार मानव पोतेज है मानिए तो पे बीजी कोई वस्तु जरूर खरीद भगवान पी मां अपने तो पगवर मा खरी तो था था था था। शक्ति बोलने शक्ति रखूत बंदा तो परमात्मा मानवा जरूर आ तो આજા હોય તો આખું શક્તિ આખું પંદર પાછા હે ને એવું બોલે ભગવાની કઈ જરૂર જ નથી આ બધા બોલે છે ને આનંદ શક્તિ વાળા છે આનંદ શક્તિ વાળા એને ભગવાની જરૂર નથી ખબર છે આધારે બોલો તે કઈ ક્યાં આધારે થયો આપડે ઇરેગ્યુલર સ્ટેજ માં આવીએ તો પછી ભગવાન ની જરૂર ખરી પાસે કઈ વિશાત નો ગરમી છે તો ચાલશે પછી ભગવાન વગર ચાલવાનું નહીં ભગવાન નથી અત્યારે તો મનુષ્ય રૂપે છું અત્યારે તો મનુષ્ય રૂપે છું મનુષ્ય મનુષ્ય માઇ જાય ને પછી એને જાગે નહિ કેતા લાટ ને લાશ નહીં મનુષ્ય તો લાશ કહેવાય લાશ ને લાશ તમે परिणा स्कोट थे भाग छू एटी मैंने अनुभवी सिद्धि प्राप्त हूँ प्रश्न मची जाए क्या મારા મારા પછી હું શું છું એ પ્રશ્ન રહેતો નથી ટુકડા કરી શક્તિ ખોર હસી છે વર્લ્ડ માં કોઈ માણસ ગંદાજ જવાની શક્તિ વાળો મૂળો નથી હોય તો નથી આ માન્યતા આ પરમાન માન્યતા નથી આ તો ભૂટો માસ આ જમીએ જમે ને ખાલી ભારે ખોરાક કઈ હવે જમવાની જરૂર નથી આ દસ કલાક ફરી મોવા કરે ખાવા ના આવે ને તો આ વડાસા કાલાવાલા કરે બાપા કઈ ગયા શું કે હા મનવા એવું રાખો ખરે પાવર વાર છું પાવર નહીં પાવર નથી એ પાવર ખર્ચે તમને આજનું કામ સોલ્યુશન કામ લાગશે શું હતું તારે ધ્યાન માં આપડે આ પોલીસ વાળું હાથ કરી લઈને આવે શું નામ રસિક રસિક કોઈ પણ શક્તિ આપણને દારે નઈ દારે છે આ ભાઈ એવી શક્તિ નથી આપણને દારી શકે તમે નબ્રતા બો છો પણ આ માને ત્યા મનમાં ધનજવાની છે ત્યારે હેલ્પ શું કહ્યું પણ આ કરેક્ટ વસ્તુ નથી જયારે ડિસ્કરેજ થઈ જ્યારે ઉડી જશે આગળ એટલે આવી નથી તે લીબુ ઠરે લીંબુ ઠર્યું નઈ કઈ નથી સ્વીકારું છું કે એ હું સ્વીકારું એટલે આવજો તમે જોડે મારા પરિવાર આપડે બધા એક થયા મને આપડે આપતો બધા પવન કાઢી નાખો છો એ ઘસારી શું કે છે दादा पांच पांच सच्चोंटर होंगलाम करता आराम मैंने बुद्ध कई नाई जाए तो दादा लींबू ठरवायन करे તમે વ્યક્ત કર્યા વ્યક્ત જે નથી કાઢ્યા અનંત બઉ કામ અમે નોંધ રાખી નોંધ રાખીએ આપે છૂટ આપી અમે તેનું ટઈ ગયા છે નાનપણ માં હું શું કરું પણ હું તો પછી સાપડું મદદ એ પડવાના છું એ બરાબર કબોર તમને પડી ગયા બરાબર એડજસ્ટ થઈ ગયું લગત વાપરું ના એ કરીએ કડી બગડી જાય છે કઈ રીતે આપણને સુખ શાંતિ લેવાય અને મોક્ષે મેં તો આટલું જ કર્યા છે તમે મોક્ષે શું જાવ હું જોઈ લઉં છું ત્યાં તમે જે હોય કરે ભગવાન હતા પ્રાર્થના થતા એટલે એટલે વ્યક્ત કરી હતી પછી અત્યારે હતા બઉ પોતે શક્તિશાળી પડે જ કેવાયા દાદા ખરું કેવા ના દે આમ હા વહેવા દે એ આપડે જોઈ દેવું ઘટેન જો ગમે હું છે આકાર એને ખબર ના એ માટે કે આપડે એવું આપડે પ્રયત્ન કરવો છે કારણ કે कि लौकिक मी प्रवृति प्रवृत्ति बहुत बी प्रवृत्ति घनी है ત્યારે વ્યક્ત થશે એ અનુભવ કરવા માટે હું જીવું છું એમ કે બઉ સુંદર હા એજ કઉ છું સુંદર જવાબ કર્યો આ જવાબ કેટલો સુંદર છે હું જીવું છું છે માટે એ અનુભવ કરવા એ અનુભવ કરવા વ્યક્ત ની શક્તિ એમ કે છે કે ક્યારે વ્યક્ત કરશો એમની શક્તિ નો વ્યક્ત કે જીવ જીવ એ પરમાત્મા અંશ છે તો પરમાત્મા આવો અંશ આવડું એટલું ભગવાન ને હમ કે બધા ધંધા શું ભગીઆઈ બધી હંમેડવાય એટલે પછી હા કરવાનું કે છે ભાઈ ભગવાન છે આવરણ હોય કોણ પડે પ્રકાશ નીકળે આ લારી ઉપર આવરણ હોય અને એમાંથી કોણું પડે તો કેટલો પ્રકાશ બા નીકળે હેડો ખાણા ખાણો હોય એટલે એટલા પૂરતો એક કોણું એક અંક નીકળ્યો બે ઇન્દ્રીય આવ્યો નથી આવું એટલું બધું શીખવા માં ભગવાન હું ઈચ્છું હું છું તમારે કઈ પીજ કરવા જે કામ સહયોગી પદાર્થ નથી કે નથી થાય નથી આગળ ખુદ અલ્લાથી કુણી મારી મારી ધમકન્યા છે અને ઘેર બધા લાગશે કુણી ખાયા ત્યારે એને દ્રષ્ટિઓ મળે દ્રશ્ય ના આધારે ખોટું છે એને જ્ઞાન કરા શીખવે શીખવે ત્યારે એને ખબર છે નથી દાદા લાગે કારણ ફરવાની સત્તા કોણ માં તો એ બોલે છે તો એ બોલે એવું અહંકાર છે ત્યાં સુધી પોતાના હાથમાં સત્તા છે બાકી દુનિયા માને છે ને આને છે એમાં તો બધા અધિકાર છે સમજી જાય છે કારણ કે બિચાર એક બુદ્ધિ સમજી હા કર્યું કે થયું આ કહ્યું તો કદાચ હવે લખી રાખ્યું અનુભવ થી ખરી ખા ને તો ખરીખા કોક તો નીકળે બહુ ઓછા